તો પછી માણસ ને મોક્ષ ની બંધન છે એવું ભાન જાય આ સમજાય ને બંધન થયું છે એવું ભાન થાય ત્યારે એને મુક્ત થવાની ઈચ્છા થાય જે કેમ નથી થતું નથી બધા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 અબ ઓલા બીચમાંથી જાદુ જાદુ આયા છે આ કે શ્વાસ લેવા એકા પરણે ગા હા હા શ્વાસ આ જાણો કઈ સુધું થા એ રસ્તો છે આ છોગો તો જે પાસે લઈ લે કે આપા જમાનો એવો બધો હતો કે નજરા મસા જીવા આપે જ નહીં આ જયારે વરસાદ પડે તો ખેતરો પાકે ખેતરો જયારે પાક પાકે જીવાતરી જાય જીવા શરીરમાં ના દાખતા હેતુ માટે ગયેલું તમે કેટલું આ લોકો ચાલીસ પૈસા કરે વિજ્ઞાની માણસ સાયન્ટિસ્ટ માણસો વર્લ્ડ કપમાત્મા ગયા શંકર સાહેબ ગયા વાઈ તો બચાવવાના કઈ બિલકુલ શું ખબર બિલકુલ ભગવાન નું આ શું વાક્ય છે ચોપડા નીકળી ગયા શું થાય પણ ભગવાન નો અને બીજી રીતે એક રીતે આ સારું છે આપડી ઘણા થોડા હું ઓડે છું ને ના ઉડે તેવો વિનોશ હતો ઓકે અને ખરીદ તો પહેરી જતી ગુલાબ કહેજ એટલી બધી હિન્દુ સામે બે ઇન્દ્રિય હોય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય હોય તો ચાર ઇન્દ્રિય હોય એવી ત્યાં સિવા જાય એટલા ભગવાન આ રસ્તો કરેલો બધા ઊંધું બાઠું પાણી અંદર એટલા માટે તે પાણી ને ગરમ કરો જેથી પાણી પીવાનું આ શરીર તો સારું હશે તંદુરસ્ત હશે નિર્મળ હશે તો સારા વિચાર આવશે વાત ના બરોબર બધું પૂછાય દસાય બધું જે અનુભવ થયા પછી સાચી ગયા પછી એવો તો અનુભવ થયો નથી મળતું નથી ભગવાન નો ખાવા દેવો નો એવો નથી બંધ લાગે છે મોટો દહીં ડબડાય બંધન લાગે આપડે ખરેખરા બંધન છે બઉ અસમન થાય બંધન વાણીમાં નથી લાગ લાગી ગયું ઉપરી ના ગમે બી ઉપરી ના ગમે માર ની પાસે મારે ફૂટબોલ ગયા તાર ફૂટબોલ જેવું તો ગમે અત્યારે મારો બધા ડબડાવે ડો બધા અનુભવ કયો હારી ગઈ ભાઈ ઘર પણ જરૂર થઈ ગઈ શકાય ત્યાર પછી તમારો આત્માના નામ પર વ્યવહાર કરવીકારી લો દેખાય છે એમના હાથમાં દેખાય છે છો નહી દવા છોટ જ મોક્ષોષભાઈ સંતોષ મોક્ષ ની શી જરૂર થઈ છે મોક્ષ ની જરૂર જ નહીં ને સંતોષ કોને કેપિસ્ઇડિ સઘન ચેલો ને હું તમારે કોઈ પણ ના પણ ક્ષમા એને કરવી પડે છે ક્ષમા કેસે ને ક્ષમા એટલે તો ક્રોધ નો અભાવ શું કેટા માણસો આપે મોટો માણસ નાના માણસને આપે નાનો માણસ મોટા માણસ ને ક્ષમા આપી શકે નહી નાનું આપે તો કંટાળા આવતા શું છો કર્યા નથી એમ છે બઉ ઉતરી જશે મન નો મેલ જાય તારે કૃપાદેવ શું કરે કઈ ખબર આ તને રૌદ્રજાખો દાડો કારખાનો જાય ક્યાંથી ભેડું કરું ક્યાંથી એ ક્યાંથી ભેડું કરું આ ત્રજો ને તમે કે કરો? બેસી તે માટે ભેદ કરો છો અમને ભેદ ના થાય આવે છે ભેદ છે ને ભાઈ લાગે શું અમર ભેદ કરો ગી થાય છે તો બાકી કરે ને આ લોક નહી હતું પણ ભૌતિક સુખી સમજાવવાની કામ ના લોકસમ વાત નહી ખરેખર મોહો જોઈએ પુસ્તકો પુસ્તકોનો બહુ લાગ્યો શબ્દો નો બોહ લાગ્યો આ બધું નિર્મહિતી રહ્યો છે અને ઉપાય ના આપણે કરવું જ પડે જ્ઞાન ના હોય તો એ કરવું પડે જ્ઞાન હોય તો આપણે કહ્યું નહીં શોધમાં માત્ર થઈ જઈ પણ તપાસ થઈ રહી ત્યાં એમના કયા પ્રમાણે છે નથી ચાલતા બધી રીતે તપાસ કરી શકાય આ બધું શું જેવું છે આત્મઉન હોય બતાવે સપોર કરે કે ત્યાં સુધી કોઈ સજીવન જ નથી મારી નહીં સજીવ સપોર કરે ત્યારે સજીવ ચાર સામ તો પછી પરિવાર લખી દીધું ગઢલો લખી શું લખી ગયું સંઘ બધું ખોટા નથી આરાધન માં ભૂલ થઈ ગઈ શું થયું આનું સમજવા જેવું છે આ દક્ષા વગર તમારે બધા થયું ને દીક્ષા વિતરા પોઈઝનર કરી નાખ્યો આખી જૈન જગત આખું ખલાસ થઈ નાખ્યું તમારે એનો એમનો દોષ નથી કોઈનો દોષ તો હોય નહીં કઈ તો વિચારવું જોઈએ આખું જગત બક્ષી રહેલું છે જઈને હલકે આમ હલક્યા કરે જેટલી બુદ્ધિ બુદ્ધિ વધી એટલો બરાબર વધતો જાય બેલેટ માં કામ તો બુદ્ધિ પ્રમાણે પણ જોડે જોડે આત્મ જ્ઞાન હોય કહ્યું હું કોઈમાં નથી પણ આત્મા મળી નાની પુરુષ હતા આત્મામાં રહી શકે અમે કોને આત્મા નો અક્ષર ઘડે આત્મા હોય ને અક્ષર આ સદ ના થાય અને એને ફરી કરી ના થાય ઢોર મારી ને આ તો કેટલું પેટ્રોલ પડ્યું પેટ્રોલ હતું પાણી ભીધેલું નથી ભરકો થઈ જાય આવું ના હોવું જોઈએ મારે શું માર્ગ આવો ના હોવો જોઈએ કેવા કઈ નાની કોઈ ઓછી નાખશે કે ગજન્મપુર થઈ ગયા શું કહેતા રહેશે દોરા તો આકા દેખતમાં બને ભરીને નવો માર્ગ ફેલાય છે શું કહેરી બધા મન કરીશું નસેમાં જમાયલ કોઈ નસેલા દો ઓ માં જમાયલ શું મતલબ નહીં આ ખાલે વિરે પતાના કેમ કરો છો આ તમે શીખવાડો છો બધું ઉધે રસ્તે દોર્યા દાધ્યાય કરવા માટે તમે રાઈ છે હું તો કોઈ દડા નહીં કરું પડે આજથી મારું શું થાય કે તમે જ્ઞાન લઈ જાઓ પણ તમારા પાસ ગયા મારાથી અડાઈ ને મત તમારે જ્ઞાન થવું પાપ ધો હોય અને ઘરે ના હોય તો બીજો રસ્તો બતાવો તમને રસ્તો બતાવો બધા લોબે કાળે કઈ અમારે લોબે કાળે થાય એવું ન બેઠું ગેરદર્શન કરીને બળવો બહુ ભારો થયો આમ સુપર સુપર ખાવા ના આપી દે પછી ખાવા પેટ ને ભારો પૂરો એ કરતા તો પૂરો મૂકો અને પેટનું પેટને મળી જાય છે સુધાર ભાવ ના મળી દો આજ્ઞા લઈને બધું કરે છે બોલાયા હતા આખુડા દેખાડી એ પછી ફોરાક પાછી તૂટી પડ્યું તૂટી પડ્યું દાદા ભણેલા પણ સમજી ગયા દાદા શું હશે માહિર ભગવાન ના વખત માં નાની જીયા તો આપડે હિન્દુસ્તાન ઘણી જીયા જ પૂછતા રહેશે અને આ શું શું થાય ને જીઆત એ મોટી મોટી બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રી જીયા તો ઉડતી હોય ને તો મોડામાં બેસી જાય ને તો ભગવાન મોડામાં ના જાય એટલા માટે બોલતી કશું મોડા એટલા માટે બોલતા હતા અને પોતાના શરીરને હેલ્થને નુકસાન કરે કે એટલા માટે પહેલો આખો દૂર ચોપડવાની જગ્યા એ દશાતો એમને તો ભણેલા ને વાર ના લાગે ભણેલા ને સમજાવતા વાર ના લાગે અફળો નહીંચ એક તો થ આખા ગુજરાત માં ના કર્યા આવું આવું બી બરી સારી લોકો આખું બધું તેમજ જૈન કોમ્યુનિટી વધારે ઉઠી તો વધારે બળતરા જેમ દાપણ વધ્યું નઈ રહી કીડો કીડો કીડો હર વેરા કરે સમજ્યા નો હું આમ સમજી ગયો સમજો હું આ સમજ્યો બોલો ઠોકર ના વાગે આ તો ઠોકરો થઈ ગયો દમ બરોબર છે આ કમ બધે આખા વર્ગમાં ફરી મને પરિણિત થતી નથી શું કહ્યું શ્રદ્ધાચાર્ય આગળ શ્રષ્ટાચાર બધું ફર પડી વગર થાય એવું છે હું દેખા બી છું એમ બરોબર ઉપાય નથી ભોગ સહજ છે સરળ છે શું કરું છું ભોગ તો ઘરો નથી કે નાની પુરુષ મળવા ગયા અને મળ્યા તો ઓળખાવાગળ કારણ વિધાન તો થાય પણ આ સંબંધ સમજુ માં આવે તો હજન છે ને એ શું કરે ગરબડ કરે ગરબડ કરે સમાજ ઉપાધિ કરી દે ના આગળ વેપાર થવા દે તમે વેપાર કોર્ટ એ ના કોઈ થવા અધમ અધિક અને કોઈ આપણે એમ સ્વય છે કે અધમ જવું છું તો એને કેટલું ધૂમ કાઢવું પડે છે આમાં આપણે કહ્યું છે કે આવી રીતે જગાતું છે અને અધમ કે ક્યારે કામ થાય આપને સમજાય તો ઉકેલ આવે સમજવા માટે કઈ બહુ ઘરું નથી જેને સમજવું છે તેના ગરુ નથી સમજવું તેના ગરું છે શું છે આ ખબર પડે બે કલાક સિદ્ધાંતુ કોઈ વ્યવસ્થિત કારણે લઈને રહ્યા વ્યવસ્થિત કારણે લઈને રહ્યા છે કોઈ પણ જગ્યાએ અસમાધાન ના થાય આ જ્ઞાન સમાધાન આપે આધાર થાય નિરંકર આધારે નિરંકર આધારે નીતિ આવે તો પર રમણતા દૂર કરે શું આવી રીતે આગ હોય મનમાં માન્યું કે આપડે જૈન છે ને આપડે હેરાવાસી છે ને આપડે ખરાકવાસી માન્યું અને પાછું ફ્રીજમાં મૂકેલો માલ બે ચાક ફ્રી મૂકેલો હોય ને સરખું નથી આઠ કલાક નાખો સારું વધારે અચ્છા તમે બે ત્યાં ઘરે બે જાઓ બીજું બધું કામગીરી બે ગમે વાત બધું મારી બેઠું બરાબર આપે સુવાનો ના મારું તો આ બધા મારી આઝુવી બધા ઠંડક વધશે અમારી આઝુમાં મુસલમાનો છે મુસલમાનો ઠંડક વધશે ગાયોને બેસવાનું ઠંડક વધે આવું નહીં ઠંડક વધશે બે હારી હોય ને જે જીરાતમા નહીં આત્મા હોવો જોઈએ શું કર્યું અને હોય અમને તો ઠંડક હોય છે બધા નહીં ઠંડક વધશે એક મુસલમાન શું નામ હતો આપડે તો સૈદા કરીને આપડા માસમાં આજ્ઞા નથી મળી મેદા ખુદ ને ખુદા અને બહાર ના ખુદામાં ના કે સાહેબ કે છે એ કુદા મનુષ્ય ના થાય આપડે આ બંધેલા છે એનો અનુભવ થાય બંધેલા અનુભવ થયો છે બંધાયેલા છે મને આપી દ નથી કેતા નથી કારણ કેંધનમાં પૂરેપૂરો અનુભવ થયો પૂરેપૂરું બંધન સમજાયું નથી પૂરેપૂરું સમજાય નઈ એ તો કે કોઈ બી કોઈ બી વેપારી છે મુસ્લિમ વેપારી કોઈ કોઈ વેપારી બંધ બંધન જો ઉત્તર દિશા હોય તો મોક્ષ શું હોય અને મો દાતા પુરુષ કહેવાય મોગ દાતા પુરુષ અને તરણ કારણ કે મોક્ષ દેખાતા નથી મારવા કોઈ દેખાય નહિ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 ભાવમાં જયારે જોતા વિતરાકતા વિતરાગ થાય વિતરાગ એ મુક્ત હું એ જવાબ માંગુ છું કે મોક્ષ આપણા બધા જ કહીએ છીએ મોક્ષ મોક્ષ મોક્ષ મહાપુરુષ કે મોક્ષ એટલે આપણે બીજા સ્વરૂપે મુક્તિ જેને કોઈ જાતનું બંધન નથી આ કાળમાં તો સાચું શું સાચું શું સાચી વાત છે આ કાળે આ કાળ એટલો બધો એ છે કે આ શ્રમિક માર્ગ મોક્ષ નથી આખા જગત ના શ્રમિક માર્ગ થી લઈ આવ્યો છે નથી તો કેવળ દર્શન એનું અંગસ અને ત્યાંથી મોક્ષ પડશે એને આપણે ત્યાં જો થાય ચિંતા તો બધા હોય જ નહીં ચિંતા આવો પાડતો બધા થઈ ગયું ચિંતા થાય મારી બધા જ્ઞાન આદર થઈ જાય કે કયા કોને તોડ્યા જ્ઞાન આદર થઈ જાય પછી નોકરું ના ના કોને તોડ્યા જ્ઞાન આદર છે પછી શું નોકર છે અને તો આપણે અંધારામાં અંધારામાં શિક્ષા કરો ઉધારી કરો બદલો બોલો માટે આ જગત જેને મોક્ષ થયેલું હોય ને કેવું દેખાય એ તમને બહુ અમારી દ્રષ્ટિ મારી ની એ દ્રષ્ટિ શું દોષિત કોઈ ના દેખાય અને આ બધાને એક જ વસ્તુ કહ્યું કે દોષિત ના દેખાય તારે મારી દ્રષ્ટિ તમે કાને કહેવાય અને તે છે દેખાય કોઈ તમે નહીં કરો તમારો નહીં છોકરો બીજા ને ભાગ્યશાળી કરી પરંતુ દુર્ભાગ્યશાળી હોવો તો અન્ય નું ગુરુ કરતા ટકીએ અન્ય ગુરુ કરતા ટકર જે કઈ પણ કરવામાં આવે તે જીવને બંધન છે એમાં મારું હૃદય છે હૃદય પડ્યા માટે આત્મજ્ઞાની ખોરી ગાઢી એમ ઘણું કઈ વાત સમજે તો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 તેમના નિમિત્તે લખેવાનું છે અને એમને બોલાવડે છે જેના પાન and then I guess અમારે કેવું પડ્યું હેલ્પ લોન ઉપર કારણ કે દુનિયા નું દુઃખ લેવાયો તમારે કઈ આપી દેવું થયું ના ગયા તું પી પાણી લાગે બની નવો દીકરા